યોહાનની લખેલી સુવાર્તા એનો બીજો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા એનો અધ્યાય બીજો ત્રીજે દિવસે ગાલિલના કાનામાં લગ્ન હતું ત્યાં ઈસુની માં હતી ઇસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા દ્રાક્ષરસ ખૂટ્યો ત્યારે ઇસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી ઇસુ તેને કહે છે કે બાય મારે તારે શું મારો સમય હજી આવ્યો નથી તેની માતા ચાકરોને કહે છે જે કંઈ તે તમને કહે તે કરો હવે યહુદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં બબ્બે કે ત્રણ ત્રણ મણ પાણી માય એવા પથ્થરના છ કુંડા ત્યાં મૂકેલા હતા ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો એટલે તેઓએ તેઓને છલોછલ ભર્યા પછી તે તેઓને કહે છે કે હવે કાળીને જમણના કારભારી પાસે લઇ જાઓ તેઓ તે લઈ ગયા જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો નહોતો પણ એ ચાકરોએ પાણી કાઢ્યું હતું જાણતા હતા ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેઢે પીધા પછી નરસો પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો એ પછી તે તેની મા તેના ભાઈઓ તથા તેના શિષ્યો કપરના ઉતરી આવ્યા પણ ત્યાં તેઓ ઘણા દિવસ રહ્યા નહીં યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું તેથી ઈસુ યરૂસાલેમ ગયો મંદિરમાં ગોદા ગેટા તથા કબુતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેના જોયા ત્યારે તેણે ઝીણી દોર્યોનો કોરડો બનાવીને તે સરબ અને ઘેટા તથા ગોધા સુધી મંદિરમાંથી કાઢી મૂક્યા નામવટીઓના નાણાં વેરી નાખ્યા અને બાછટો ઊંધા અને કબૂતર વેચનારાઓને પણ તેણે કહ્યું કે એ બધું અહીંથી લઇ જાઓ મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો તેના શિષ્યોને યાદ આવ્યું એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે તે માટે યહુદીઓએ તેને પૂછ્યું કે તું એ કામો કરે છે તો અમને સી નિશાની દેખાડે છે યસુએ તેઓ કે આ મંદિરને પાડી નાખો તો હું તેને ત્રણ દિવસમાં ઉભું કરીશ ત્યારે યહુદીઓએ કહ્યું કે આ મંદિરને બાંધતા છેતાળીસ વર્ષ લાગ્યા છે અને શું તું એને ત્રણ દિવસમાં ઉભું કરશે પણ તે તો પોતાના શરીર રૂપી મંદિર વિશે બોલ્યો હતો તે માટે જ્યારે તેને મરી ગયેલાઓમાંથી ઉઠાડવામાં આવ્યો ત્યારે તેના શિષ્યોને યાદ આવ્યું કે તેણે તેઓને એ કહ્યું હતું અને તેઓએ લેક પર ઇસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો હવે પાસકા પ્રબતે તે યરુસલેમ હતો ત્યારે જે ચમત્કારો તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો પણ ઈસુએ તેનો વિશ્વાસ ન કર્યો કેમ કે તે સર્વને જાણતો હતો અને માણસ વિશે કોઈ શાયદી આપે એવી તેને અગત્ય ન હતી કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો